તમારો ભાવ છે બધું સમજાય એવી વાત છે નાનો ભાઈ પછી નાટક બચે છે એવું આ થઈ ગયું છે એટલું ખાનગી રીતે થઈ ગયું અને પછી ઓપન કરે છે એમાં થઈ ગયેલા ઠેરઠાક થાય નહીં એ વાત ધ્યાન આપી નહી હું તારું કઈ ચાલવા જ નથી મતું આ કાર્ય કરે ધાંતિશું પોતાનું હું કરું છું એવું લાગે કે હું જ એવું એ બગાય છે ને એ બગાય છે આપોનું નથી ને તો બહુ સારો જાય જોઈ હાથે જોઈ લે છે હું પણ કરીશ આપવાબદારી લે ને ભાઈ ની છોકરા હાથે ભોક્ષે જવાની વાતો નઈ જવાબદારી કઈ લે કે આખું જગત ની શોધખોર થાય પેલી બાજુ નહીં ત્યાગ કરી શોધખો ત્યાગ કરવા ત્યાગ કરવાનું કોઈ આવે ને ધંધા કરે ત્યાગ કરે ત્યાગ તો થાય માંથી એક બાજુ ત્યાગ કરવી મધ્ય મચિત રહ્યા કરે તેમાં રહેવાનું ત્યાગમાં જ રહે હા ચા છોડી તો ચાલે માર્ગ એ જ ને કાયમ નો માર્ગ એ આ કાયમ નો માર્ગ ને આ તો એક જાતનું ઇનામ છે એક જાતનું કુદરતી કેટલાક માસ્ક મરી જાય તો આ દુનિયા દરેક થી ને એટલે આજન માર્ગ શું છે મળી જાય આ રીતે તો નહીં તો આવું બનાય ખરું આ પોસિબલ ખરું સંસારમાં વૃક્ષું કે પુન્યસારીઓ બધા ભેગા થાય કઈ જ્ઞાન પૂછાય કઈ જાય શકાય હશે જો આ મારું દવા સ્થાપત થાય તું ના એ નથી કચરા થાય કતરા થાય કચરા થાય કટરા થાય તો અમુક ચોખ્ખા હૃદય ના હોય ને તે વાત કચરા તેના માટેના મા આપડે હજાર માણસ બધું ક્યાં ક્યારેય આભાર કરે હજારો માણસ દસ પાંચ પાંચ હજાર હજાર માણસ જેવું થાય તમારે ઘડિયાળ સત્યુપત્ર સત્યુ પદે શું તો કોણ અને મહાત્મા પોતાના ભાઈ તો માર્યા અને આ તો ટોણા હેલ્પ કરે આશા ના રાખવી જતી દેશમાં ભેગા થાય તો ખબર પડે આ મહાત્મા ભેગા થાય છે તે અને તેના માટે આવું એવા માણસો હોય દુનિયામાં નવી સિસ્ટમ હોય ને દોરી માં પેલો ત્યાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ કરી એ તો ત્યાગ થયો એટલે ચલો ઉપર થયેલા જ્ઞાન ચાલો નીચે ઉતારો ના ભટાઈ ભટાઈ ભટાઈ ભટાઈ નત ભટક્યો સંસારી માણસ ત્યાગ પહેલો શેનો કરી શકે સંસારી માણસ ત્યાગ પહેલો શેનો કરી શકે ત્યાગ શું ત્યાગ સૌથી પહેલો શેનો કરી શકે માણસ સંસારી માણસ સંસારમાં ત્યાગ તો એવું જ નહીં કે સંસાર દરેક રુચિ જુદી જુદી જાતી રહે છે તે અમુક બહુ રુચિ હોય ત્યાગ ના કરી શકાય નથી રુચિ ત્યાગ કરી શકાય ધીમે ધીમે એટલે જેમ જેમ રુચિ ઓછી થઈ જાય ને એમ ત્યાગ કરાય રુચિ હોય તો માણસ ત્યાગ કરી શકાય શું એટલે માણસ નબળો પડી જાય રૂચિ હોય ત્યાગ કરવો જાય અને ત્યાગ થઈ શકે ને માણસ નું ત્યાગ નું ગજુ એ તો આ તો આજુ અમુક સ્વભાવ ના માણસો હોય તો લાલ હોય ભવું ના હોય ન્યાયી હોય વિચારો ધારા હોય અન્યાય કરવો પડે તે વિનત ના આધારે બાકી કઈ ના હોય અહીંથી જ છૂટો થઈ ગયો અહીંયા આગળ દુઃખ આ સંસારી દુખવળે નઈ એવો થઈ જાય અહીં પેલો મોક્ષ આ થઈ ગયો સંસારી દુખ વડે નહી બીજો મોક્ષ નિર્માણ થાય નિર્વાણ એટલે ફરી શરીર પ્રાપ્ત ના થાય છેલ્લો દેહ નિર્વાણ કરાયું નિર્માણ થઈ જાય અહંકારી માણસ ને જગત થયા તો વ્યવસ્થિત અહંકારી માણસ વ્યવસ્થિત ને વ્યવસ્થિત ના રાખે ઉમે એટલે અમે તમારો અહંકાર લીધા પછી વ્યવસ્થિત કર્યું એટલે કરતા પણ છૂટ્યા પછી એટલે અંધાળી માણસ ઊંધુ જ કર્યા કરે એટલે ધંધો છે ઊંધું કરીએ છું કામ વિપરીત બુદ્ધિ છે બધાનો કઈ સમય બુદ્ધિ ઓછી હોય છે બુદ્ધિ કર્યું ના હિસાબ વિપરીત હોય કેવી ઊંધું કરવું જ નથી આ તો બધું ખાય પીએ ખાતા પીતા ભાન ભવાન હોય છોડી હોય છોડી ખરાબ ગેસ જ નહીં એને વિચાર આપો કે મારી છોડી ને જોયે જ થાય ના આવું છે ભવાન જ નથી ભાન કેમ નથી સમજ તો નથી અંધકાર બાર બના અહંકાર એટલો ઓતળો હતો જેમ જેમ જો લોભ નો અહંકાર હોય તો હોય કેવું હોય લોભઅ માન નો અહંકાર હોય હોય વિષય એ હોય તો વિષય નો અંધ ભાઈ શું મોહંકારો છે ને એટલે જેમ બે તેમાં ઓછો કર્યા જ કરે બુદ્ધિ નો ખેંચવે એટલે બુદ્ધિ નું તલણ બુદ્ધિ ધંધો છે નફો ખોટ દેખાય બસ બધા લોકો ઇન્કવાયરો કરાયા કરે મોટો સારી ના ચાલે ને તે રાતે દસ વાગ્યા પછી એને યાદ આવ્યું તો પછી એ જ બોલ્યા રાખી રહ્યા કે યાદ ના આવ્યું કે તમારે યાદ આવ્યું તો ગોરવું ના યાદ આવે એનું શું મિનિંગ મિનિંગ લેસ કહેવાય ને ઉર્દુ યાદગીરી ના હોય તો યાદગીરી ના ચિંતા નથી હે તો પછી એનો યાદગીરી હોય ને ના કશું એને વિચારીએ નહીં અત્યારે આ ડિપાર્ટમેન્ટ અત્યારે ઓફિસ ટાઈમ નથી કહે શું કફિસ ટાઈમમાં આવો અભિસ ટાઈમ તો રાખતા નથી એવો અમારે અભિસ ટાઈમ હોય કે ના પછી બરાબર ઓફિસ નથી એમ કહી દેવાય કે ઓફિસ ટાઈમ નહીં અપી ટાઈમે આવો અને આપણે એનો વધારે કલાક રાખો હા નખ બપોર નખ તમે એક કલાક બધા અમત હોય ત્યાં આવો ઓફિસમાં ટાઈમ નથી એવું કહીને અમે ચાર થી પાંચ નો ટાઈમ છે કઈ તો ધણી ની ડબળી ભાઈ ને કઈ બરકત ના થાય ને ડાક્ટર ટાઈમ પાસે ખેડૂતો પણ ફેરામ સમજાય અને ભણ જ ના દેશમાં તો આપણા મહાત્માઓ એ પરમાન શું પરિચય કદાચ મુંબઈમાં છે મુંબઈ બધા આવે આખા શહેરના ગમે ત્યાં ચીજો વસણ છે આપડા આપણા મહાત્માઓ છે બધા આવે અહી તો તમે આને લોય પેલા સીવી જ દેગાયા સાહેબ કાલે ધંધા ધંધા વાળા ને એમ તો ધંધા એટલા બધા નહીં જોબ કરી આવે બધ કેવી જાય છે ધંધો હોય ને પૈસા ખાતો બે હાથે હોય પૈસા રોજગાર એવા જ પણ ધંધા મોટું હોય જે જવાબદારી એ નથી ક્વોલિફિકેશન નથી અને કઈ ક્વોલિફિકેશન હોય છે જવાબદારી છોકરા બાદ અને સંસ્કાર ના આપેલો ઊંધો થાય ઓલો થાય જવાબદારી નહી ત્યાં તો કૂતરા કૂતરી છોકરા થઈ જાય એ થઈ જાય આવી ચોખ્ખી વાત જ ના હોય ને એટલે અમે કરીએ એટલે લોકો પછી અમને તૈયાર થઈ આ વિશાદ દેખાતી નથી દેખાતી બંધ આગળ મારી તમારા છે મારી સાથે જ રે છે મારો ભાઈ છે બીજા બે ભાઈ છે એ ભાઈ ક્યાં રહ્યા છે અહિયાં લગભગ એસી માઇલ દૂર છે બિલો એ ધંધો છે એ મોટા લ છે નથી ચાલતી પણ એ લોકો પાસે છે એ લોકો ચાલે છે પછી બુદ્ધિ એકલી ગુમ ચાલે ચાલે ચા કરી કે મને તો મંદિર માં કે રેવાની કેવી કર્યા છે મંદિરમાં બહુ જવાના છે લોકો મોટા કુટુંબ આવે ત્યાં જવાના છોકરાને સાંપી દે પોતાને જે હોય છોકરાને સાંપી ત્યાં જવાના કાંઈક મુક્તિ મોક્ષે જવું છે નક્કી કર્યું છે બીજું આ તો દાદા નું જ્ઞાન મોક્ષ જેવું પણ આજુબાજુ છે એના કરતા સત્સંગ મોરી સારું કે મંદિર માં દર્શન થાય બધું થાય અને દર્શન આત્મા પ્રાપ્ત કર્યા પછી આપણે દર્શન માટે કરવાનું છે આ મૂર્તિ નો નહીં કરવાનું શું કહ્યું હયાત છે જેમ દાદા બાબા ને હોય ત્યાં ફોટો ફોળ આપે ના હોય ત્યાં બે આની ફર આપે ત્યાં ગયા છે ત્યાંથી નાસ્તો લઈ રહ્યા છે મોજા મોજા બોજા પછી બસ બહુ જ ન તમે લગભગ બીજી uh, ગાય નિકાલ થઈ જાય છે વસ્તી જાય શા માટે વધે છે કે જલ્દી પૂરું થઈ જવા માટે આ નવી આઝાદી બંધ થઈ ગઈ આવર નવું બંધ થઈ ગયું અને જ આવક ચાલુ છે નવી ફાઇલ ભી ના થાય તો આપડે હિસાબ જ એ જ છે કે આ જૂની ટાંકી બધી ખાલી થઈ રહી છે વધારે વહેલી ખાલી થાય જલ્દી ઉકેલાઈ જાય એટલે પંદર વર્ષ ખાલી થઈ જ જાય નવી આરો બંધ થઈ ગઈ એટલે આ ખાલી પછી રહ્યું નહીં ને અને પેલું તો શું બધું સંસાર લવનમાં તો આરોગ્ય ખરી ને ચાર કે ખરો એટલે કન્ટિન્યુઅસ ચાલે કરે એટલે એવો જ આશીર્વાદ મારું પહોંચે જલ્દી ત્યાં શાંત જીવન ધાર્મિક જીવન સિવાય આત્મા રૂપ થઈને આત્મા યાદ રહેશે ખરો સુધાર મજા કર એવું જો ગમકે પડ્યો કાંઈ માસ ઇરાદાઓ ખરાબ ઇરાદો કોઈ હોય બધા સારા શું ચાલો આવે બીજું શું કે તમને જેવી હમસેડ પડી એવું તમને બોલે હું તમારી ભૂલ છું કે ભૂલ ભરે ગયા ઈરાદો ભૂલ ગોલો મારવાનું હોય ભૂલ કોઈ જાતનું થઈ નથી સમજણ જેવું સમજણ હોય એવું બોલે બીજા શોધું શું કહીએ ભગવાન તો તેના થવું જોઈએ મારે બધે માણસ ભગવાન તો તેના થવું એટલે ને તો કરી આપણે કારણ ધારામાં દેશમાં ચોખ્ખું બોલે એ બોલ ગુનો છે આ બધા કઈ આવડે તારા જાય પણ બોલે નહીં એટલે આ ક્લાની અને આ બોલે એટલે એવું નહીં હવે આમ જ એક ચોખા થા એવું મય ભાઈ ઉભા એટલું ઉમર થઈ કેટલું બોલતા આવે ને તો ભગવાન રસ્તા પર આવી ગયો રસ્તા એ બોલતા ના લોકો એ મોટા બધા મળેલા મોટા બધા મારા ફરી થઈ ગયું એ કોઈને કઈ નહીં મને તો અબલું કર બાજુ મારી કામે જવા જાય ને આવો પટાવી જ્ઞાન પૂરું પછી કઈ બોલ્યા જ્ઞાન બધી વાળા બરાબર ધ્યાન મળે ધ્યાન મળે મારે આપ્યું પ્રગટ કરવો જોઈએ પ્રગટ કરવો છે કારણ પેલા પણ એવા ઉભી થતી એમ આ પણ નિરાકુણતા ના હોય એ નિરા કર્મ બંધા કરી નાખો દળ અને નિરાકુણતા ના હોય બધું માનસિક ઉભી થાય માનસિક સ્થિતિ થાય માનસિક માનસિક સુખ ઉત્તર થાય ને મનોરંજન ના તે કઈ શબ્દ બીજો બોલે છે અને મારો શબ્દ જે બોલે છે આપે એટલું કશું હેલ્પ કરે નઈ કર્મ બંધાર કઈ થાય છે એ તો અત્યારે થાય છે સાચું બાકી પેલા જે થાય છે ખોટું તરત ગોદામ વિચાર કરવા જોઈએ ડેવલપ થાય ને વિચાર શૂન્યતા માણસ કરતો કરતો કેવો સુધી થાય કરવું જવું થઈ જાય શું થાય બરોબર આ કરવું ત્યાં છે આ વિચાર આવે ને તો એ બાજુ તો વિચાર શૂન્યતા કરવા તારૂન્ય થઈ શકે છે લોકો બહુ આનંદ થાય દર્શન કરાર ફીરતા બહુ સુંદર હોય પણ ડેવલપ થયા ડેવલપ થયા બધું તળબુચું હોય શું થાય દર્શન કરાર આવે દેખાવ આપણું જોતા વખા જ્ઞાન તો ઘણા બાબા છે આવું વાત કરતા કરતા અરે આવું એ કરતા કરતા કરતા કરતા ઘણા શૂન્ય થઈ જાય છે ડેવલપ થયા કે તું કોણ સુન તો છે નહીં તને અને આ સુ શું ફાયેલું તારે શાંતિ રહે પણ કોઈ પૂછે ત્યારે જાવ શું તારું શું ઠીકવાનું ઘરે ગમ જાય ત્યારે ઠીકવાનું નહીં લોકોને આનંદ થાય જોતા એમ લાગે કારણ કે મન સ્ીર હોય ને તેને જોતા બહુ આનંદ થાય શું કહેતળતા માફ કરી પણ તેમાં પેલો તડબુ શું કહેવાય શું કહેવાય એવા મહાત્મા મને પૂછેલું તારાત્મા પોતે સ્વરૂપ છે શું કરું મન ની જે મસ્તી મસ્તી મન મસ્તી આવી જાય કેવું અને આ આત્મા નો આનંદ કેવાય નિરાકુર આનંદ આકુરતા રેખું અમે આકુરતા રેખું શું હોય અરે આ નિરાકુર સિદ્ધ ભગવાન નો એક અસ્મ ગુણ ઉત્પન્ન થયા ભગવાન બે ની ગુણ એમનો જે છે એક અથ્મા તે અહિયાં સગટ થાય આપણો અને આ સૂચની મીઠાસ ની વાત જ કયો મીઠાશ કઈ નિર્વિકલ્પ શું કેવું નિર્વિકલ્પ શું એવું જ વિકલ્પ છે હું શૂન્યતામાં છું એવું એ વિકલ્પ છે શું છે અને આપડે મન ચાલુ હોય તો મન અસર ના કરે કેવું મન છપે પથ્થર બનાવી જતો પથ્થરો થઈ જાય છે મન પુરાપૂદ કરતું હોય તો હંમેશા સિનેમા જોનાર કોણ હોય ફિલ્મ ચાલુ હોય તો જોવા નહીં બંધ હોય તો એ બંધ કરેલી ચાલે નહીં આ અરે તમે એમ કહો કે દાદાની આજે મન બંધી જાય છે દાદા ની આજે થઈ જાય છે જગત જ ભૂલી છે જગત વિસ્મત ભૂલાય નહિ ભૂલવા પ્રયત્ન કર્યા કરે ત્યારે વધારે યાદ આવે જે જ છે ને તે જ વિચાર કરે આજે આ મારું નથી તો એ બધું યાદ આવે જગત વિસ્પત જગત વિસ્મત રહી શું રહેતી જગત સ્મૃતિમાંથી એક આ દિવસ અને બધું ઘેરા જગત વિસ્મત જ રહે થોડું પણ તમને તો આખું કેવી જો ભૂલા રેવા પતાવી દેવું પછી ફાયલો નિકાલ નિકાલ કરજણ થી બંધેલા હિસાબ હું આત્મા છું અને આ તમારે ભૂલથી થયેલું છે એટલે પ્રતિબંધ કરીને પણ નિકાલ કરી નાખો છો શું કે છે અજ્ઞાને કરીને દાખો પાડે તો જ્ઞાને કરીને એવું કે દાખો પડ્યો સંભાવ નિકાલમાં અજ્ઞાને કરીને જે દાખા પાડ્યા છે તે જ્ઞાને કરીને ધોઈ નાખો દીપ દાખા પાડ્યો હોય કે લુકા દાખા પાડ્યા કોઈ જગ્યાએ દુઃખ થાય હોય દાખ પડે હોય તો આપડે કેવું ગુલાબી પ્રતિ પણ કરવો ની કઈ થી મરદા માહો તો ઇન્ડિયા ના દાદા ખબર નથી ઇન્ડિયા ના ઇન્ડિયા ના ના ઇન્ડિયા થી હ બસ એ નામ લે એનો બлта છે બлта એ મલે મરદા છે એમ કે મકાલતા છે તો આ તો ઇન્ડિયા ના છે ભાવ કરો ભાવી કોણ કોણ ધીમે ધીમે કારણ કે વિચાર્યા વખતા જગત નું પ્રસંગ થાય ડિટેલ્સ માં જવાય નહીં અને નિજ વિચાર ધા એટલે શું મન કામ કરતું હોય ચકર નહીં વિચાર પોતે વિસરે નહી માટે નહીં વિચાર શું કહ્યું વિસરી મનમાં પોતે વિચરી અને તન્મા કાર થાય તો વિચાર કહેવાય રે તો વિચાર કેવાય નહીં બધી અધ્યવસાન કહેવાય છે શું થાય છે મન મન એક્ઝોસ્ટ થયા કરે એને અધ્યવસન કહેવાય છે વિચાર મન ચાલુ હોય એવું વિકલ્પ કરવો વિચાર અને આ મારું છે એવો વિકલ્પ કરો એનું વિચાર હું મારું ક્યારે કરે ગ્રાહક મને વિચાર આવે બહુ ખરાબ વિચાર આવે છે ત્યારે હું કરે નહીં મારું ના કરાય અજ્ઞાની હોય અજ્ઞાની ખરાબ વિચાર આવે ત્યારે જ્ઞાતા દસતા રહી શકે નહીં કારણ કે દુઃખ થયા છે કેમ કરાવે કેમ કરાવે ને એમ જાતે મને વિચાર આવે છે પોતાનો સારું લાગે તો વિચરે વિકલ્પ કરે વિચરે નહીં એટલે વિકલ્પ થવાથી શું કહ્યું વિચરે નહીં એટલે અને આ બાવાથી ખોટી વિચાર ના આવે એ તો સંચળે તાર ખબર પડે સંચળે થાય તો હોય સંચેટાય રીકા થાય એટલા બધા નીરિકા થાય તો તડકું ચકાય તડકો ચકવાય શું સાધુ વ્યાકુલ આકુલ તો હોય અને આકુલ એટલે વ્યાકુ થઈ જાય આકુલ વ્યાકુલ રા આ કૃતર આખું બીજું ડિટેલ માં મેચાર છો ડિટેલ સુધી આવ્યા તો હજી પછી મને આમ જગા આપ્યું બસ કોર્ટમાં જવાનું સાફ કામ થાય નહીં ગમે તેવો હે તો પછી આદર થાય ક્વામાં હોવા જાય જ હોઉં દાદા દેખાય જાદા દેખાય ઘણા છૂટી ગયા બે મહિના સુધી રહ્યો બે મહિના વધારે વધારે ન થયો બે મહિના બે મહિના દાદા બે મહિના બે મહિના અમૃતલાલ પેલા હા કોના સમયથી ગુનો હતો કશું ના થાય દાદા લેવા સતો બધા બહુ છૂટી કર્યા દાદા દેખાય ભગવાન પણ મહિના બે ચાર વખત યાદ આવતા હતા ઓફિસ માં વાંચતા યાદ કોઈ ને સવિતા બેન ને આવે ઘણી વાર આપડા સવિતા બેન ને બહુ આવે દાદા સપના ને ને લાકડી સારી આપી ગયે બધાને પણ રામ મંદી કે મને તો સ્વપ્ન માં એક વાર લાકડી મારી ગયા હતા દાદા પ્રસાદતા વધુ તરી ચા પીવાતી નથી ભાવજી ને ચાલે આવું કઈ કામ હોય એ નું મારા તારી ઘર નીચે ભાવ દેવું દુઃખ યાદ ના કરે તો યાદ કરતા ઉપાધિ સમસ્ત ખરાબ થઈ એનું નામ જ સમાધે ઉપાધિ નહી સમાજી રે તે સાચી છે સમાધિ હું કહેવાય શું કે કોઈ મન મન ના લે કે તે લે એમાં એકાગ્રત થઈ ગયો તમે આનંદ પામ્યો એટલે બહાર નું બહાર મારી ગયેલો નથી હોય સમાધિ કે સમાધિ સંપૂર્ણ જાગૃતિ હોવી જોઈએ બધી ઉપરથી જાણતો હોવો જે ભૂલાવીને સગા પોતે સમાધિ રહે છે સાડા આવે તારા મને બધા બધી રીતે તારું અવિરુદ્ધ આભાસ હોવું જોઈએ એમ નામ સિદ્ધાંત કેરાય